ભગવાનતા રહી જૈન વૈષ્ણવ વૈષ્ણવ જૈન વૈષ્ણવ હતા મજો નથી અમારે તો સામાન્ય અમારે ભેદા ભેદ ના ભાઈ અમારે પેતા કેતા અમારું બધા માં આત્મા હરકો દેખાતો હોય પછી શું ભગવાન ભૂતગલ એટલે કોને કેવાય કે જેના બધા ક્રિયા કોન્ડક ચાલ્યા કરતા હોય કેવું ભગવાન મારીને પૂછ્યું કે સાહેબ જૈન ભૂતગલ થી મુક્ત છે એવું નથી કે વૈષ્ણવ પુત્ર થી મુક્ જૈન પુત્ર થી મુક્ત છે આત્મા જાણવાથી મુક્ત છે આત્મા ધ્વા તો મુક્ત આ વેદાંતિ હો જૈન હો વૈષ્ણવ હો ગમે આત્મા ધ્વા તારું મોક્ષ ત્યારે આત્મા ગાઈ ને આવશો હવે તમે કાલે આવશો પાંચમી તારીખે છે પણ થઈ જશે ફોરેન બરાબર ને હોમ થઈ જશે અને અમીન તો કાયમ ફોરેન ને હોમ માની બેસા હોમ ડિપાર્ટમેન્ટ નું હોમ નક્કી કરી રહ્યું ત્યાર પછી ફોરિન ની બાબતમાં પરફેક્ટ થાય છે પકડાટ કર્યું પ્રધાન ને અહીં આવજો તો મારી પાસે આવજો ઓફિસે આપડે પણ આગળ પત્ર લખવો પડશે કેવો શાનો પત્ર લખાય આપડે આપડે એમ લાગે કે આ દિલાસો આટલો બધો કરે છે બંગલાદેશ માં અને દિલાસો ના કરે છે એ લખાવતા હોય ને જોવા જઈએ અમારા લોકો ને બહુ જ દુખ થાય છે અમને બધાને ગમતું નથી અમને ગમે તેમ આપીશું સાતું લખાડ્યો છે ઉપલબ્ધ આપડે શીખવું જોઈએ શું કે છે ઉપલબ્ધ રહો ત્યારે હાજર રહેવું તમે ઉપલબ્ધ ગમે શું તમે કહો ઘાટા તમારી વાત ખોટી છે તમે કઈક વાત બધા બઉ સારું થયું થાકી ગયો હતો ત્યાં બંધ કરવા લાગે ને તમે ઇન્ડ્રેસ છે તો શું કર્યું હું મારા હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠો બેઠો બધો જોયા જ કરું છું આ કોણ બોલે છે તારે આ દેખાય છે તમે આખી એ તો ભૂના પટેલ છે શું છે ભૂના પટેલ એનું નામ શું કે એમ પટેલ કેવાય છે ધંધો કોન્ટ્રાક્ટ નો ધંધો અંદર બોલે છે એવું છે ને જે બોલતો હોય તો આ બોલે ખબર કરો આત્મા આ બોલે તો તમે ખબર કરો આત્મા બોલે તમે શું કબરું કરો તમે ઓરિજનલ જોઈ લે નહી જોયેલી નહીં અમે બોલીએ તમારા હાથમાં કબૂલ કરે બધી વાત સાચી તો કે છે તો આ કબૂલ કરતા હતા એ મન કબૂલ કરતું હતું શું કે છે તમે ગમે ત્યાં જાઓ સાધુપાઓ ત્યારે કફ કરે મન મન અને અમારી પાસે મન તો સ્થિર થઈ ગયેલું હોય કેવું શું થઈ ગયું સ્થિર થાય તમારા આત્મા ને છે પોતે છે આત્મા એક્સેપ્ટ કરે નહીં કરતો આ એક વાગ્યા આત્મા એક્સેપ્ટ કરે ન વિવાદી બાબત છે તમને લાગે વિવાદી વિવાદી બાબત નો આ ને જેટલી બુદ્ધિ ની વાત છે આ જગત બધી બુદ્ધિ ને લાખ ને એક્સેપ્ટ કરવું પડે આ વાત પછી કોઈ જાણી જણા બોલવું હોય તો મને કે મારો આત્મા કબડું કરતો નથી તાર કહું કે મારી ભૂલ છે તારી ભાઈ વાત કરી તે મારી ભૂલ છે સાથે એવું કઉ એના આટલા કુલ કરે તો આડું બોલે હોય એવી વાતો કરે કરે ના કરે બાટ કરે નઈ એક પટેલ બહુ ખાનદાર માસ જયારે તમે આવો તારા એ જયારે જમી આવે ત્યારે ગોળ ગયેલો એટલે કાચી માટી નો માટી નો ફેર હોય અને કાતી માટી નો શું થાય લુણો લાગી જાય પૈસા મોકલતા નથી મને કોઈ કહ્યું કે પંદર કલો કોણ વધવા જાય કોણ ભરનાર લાગજ બેફામ લખરેલો હોય ના ઉઠતો ચક્રમ થવા મળ્યો આટલો બધું દેહ ના હોય કેવું ચા પાણી માટે બોલાવડાવ જમી થ તમે એમ જાણતા નથી તમારા સસરા પડે જમી છે એવું નહીં જાણતા તો તમારા સસરા નોકરી કરવા કેવા જાય છે એનો કોઈ નો નથી ચક્કર કઈ નઈ જાતનો માણસ પાટીદાર નો ખાનદાન નો છોકરા આવું હતો હશે શું તો બીજા અમારે દાનીપુર થી આવી દવા ના હોય ને અમારી પાસે આવી દવા ના હોય પણ છતાં આવી દવા રાખી મેં દે થોડી ના રાખી મેળવી વાત ગમી હેના જોઈ ના બે જમી માં સાલ એમ જમી વગર ફેરતી હોય છે આપડે ખોરા મારા શાળા થાય એમ આપડે આપડે હિન્દી ભાષા હિન્દી ને થોડું અમે સુપર પ્લેસ સુપર પ્લેસ કેવું છે દિવાળી દીપ થઈ ગુસા તમને સુ લાગતું કાયદેસર તો એવું જ છે પઝલ હોય તો સોલ્યુશન હોય કેવા પાકા કેટલા પઝલ નું સોલ્યુશન ના નથી શું એનાથી પેલું થઈ ગયું શું શું નામ તમારું આમાં રોજ પદલ ઉભા થાય ત્યારે પછી ઘૂસ આપડા એકલા નઈ પેલા હાથ ટીપ મારે છે સજા મારે છે ને કોર્ટ સાત વર્ષ સખત સખત ના નથી આપડે એમાં કઈ પધલ છે પૂછીએ લાઈ સાહેબ ના દિવેબ ને તબેત બરોબર નથી એને કશું થયું નથી કેવું છ મહિના થતા મારી અને છ મહિના સુધી પદલ ના સોલ્વ થાય અને આમે તો તમને આપીએ એવી દેવા કે બધા સોલ્વ થઈ જાય કેવું આમ ધર્મીટર ઉભું કર્યું ને મૂક્યું કે બધલ સોલ્વ થઈ કે ઉપર ચલ્યું છે ૌકિક દેખાયું દેખાય થોડું દેખાય દેખાય ના દેખાય માં લૌકિક માં ગયેલા એમાં સાદગી બાજુ એ લોકિક કહેવાય આવજો તે જતા નથી દીવાલ નથી ક્યાંક ના ગયા ભાઈ એટલે જેવું જેવું તમારે સંજોગ વધી આપડે બોલવું પડે અમારા જે નાની છે આ નજીક નો માણસ જવું પડે હોય અમે પેહલા જઈએ બાથરૂમ માં પહે અને થોડું પાણી વાણી ચોપડી પછી આવીએ તરફ ઘીનું લાગ્યા કરે ને વારા હોય કેવું અમારા હાથે થી લોકો રોગ મટી જાય શું મળી જાય ખાલી અમારા હસ્તાથી રોગ મટી જાય તો એને ત્યાં ફસાઈ પડવાની થાય ત્યારે શું કરું બાર પાણી વાણી ચોપડી પડે પંચાવન પંચાવન આ તમારે કરતા ફોર વર્ષ મોટો છું એટલે મેના રિવાજો વધારે જોયા છે ને તમે વધારે જોયેલા કરવાનું બહુ રિવાજ પછી ફૂટે થઈ છે હું તો ગોળો માસ ઉપર જેવું કરે એવું મને એમ લાગ્યું કે બધું કહ્યું હાથું છે શું છે સાતી હું નહી છોકતા નો વાત કરે છો ને લોકિક છે કે બીજા બધા એ હું કુપા કરે પછી કશું નાલ તમે ધોઈ દે એટલે પોલ જોયા બધું આ જગતું પોલ બધું જોવાય ખાતો પૂરું થતો મને આવું ના ફાવે આવું ખાવે રડું એટલે દર્દી થતા કઈ ચાર દડા જવા ના ભાઈ ક્યાં જવા હોય છેલ્લા સ્ટેશન પર તો દર્દી ચંદ્રપીર થયા ચંદ્રપીર આવી ગયા શાંતિલા નું શું છે કર્યા કરે છે દર્દી જોવા આવનાર આવું બોલે છે તમને કેવા લાગે છે જાતે કેવું પડે ઘણી વખત કારણ કે જરૂરી છે નહીં જાતે બોલવું પડે શું છે કેરાળ બોલવું પડે ઘેરી થયેલ આપડે કોઈ નાંગો હોય આવડું એ જ આપડે કઈ માલ ટાઈ ગાય ના જો એના વાત છે કે રીતે ઓળખાય કેવા કિંમત એમની હંડ્રેડ સવારે કેમ ની હંડ્રેડ પ્રોડે એમની હંડ્રેડ પ્રોડે પણ ખરી કિંમત હું કઉ તારે આનંદ નો દિવસ નો દિવસ ફરવા ફરવા જવાનું અમારે જીવાને તો ફરવાર હોય કેટલાક છોકરાઓ ને મુક્ત જીવન હોય છે આપડે કઈ કેમ છે ભાઈ મુક્ત જીવન ના મુક્ત જીવન થોડા મહેનત કરીએ પૈસા કમે ફરજિયાત નાખવી પડે ને જ્યાં સુધી આપડી ખુશી હોય કે ના પણ પરવસ્તા હોય નભાવી પડે કઈ બધી નભાવે કરજો ના ભાવે તાર શું કરો લાભ લેજો ફરી ભેગા થયા કઈ ના થયા